ભગવાન કહેતો નથી હવે અરે આ સ્ટોર માંથી લઈ લો ભાઈ ના માટે ભગવાન મૂક્યો છે ભાઈ હવે જેને સાક જાણવું હોય તો એ તો તત્વ વિચારો એને કહેવામાં ઉપયોગ કરે એટલે એને એમ કહીએલ સાયન્ટિફિક તારું ઉપર ભાઈ બોસ તો હોવ ના જોઈએ બોત હોય પછી દિલ જીત કે મને તેર વર્ષે મહારાજે કહ્યું અને બસ તો મારો ભગવાન જે માગે માગતો ભૂલે શું તો જ્ઞાન છું મારે કે મારે ફેરશું કારણ કે એ બિલકુલ અનવેલ થયેલા છે શું થયું છે હા અને મારે ચાર ડિગ્રી ઓછી છે ત્રણસો છપ્પન સાત મારે ચાર હું આમ કાદા ચાર ડિગ્રી પૂરી થાય એટલા તારે ખૂટતી નઈ ભાઈ આપડે પાછું કહીએ હશે દાવો મળજો પ્રકૃતિ નતાવે એમ નાખે છે તારે પોતાનું શું પ્રકૃતિ જેમ નતાવે છે તેમ નાચે છે પ્રશ્ન બગું આજ અને તમારા ગયા સી દે નિર્મળ નાહાબાજી બડા હું ચાલતું છે આપણે એટલે તો હું કહો છું કયા લોકોને હવે છોડાવો દાદા આયા છો ઠીક છે બે સુ છોડાવે એટલે ખાના પૂછે અને તમને હગળભળી હોય તો ઠીક છે માં કે કે દાદા આટલું કાવું તમાસારી કયું ને કે સાંભળો તો હા બધા કોક દિવસ એટલે થોડીક બાજુ બહુ મસ્ત વર્ષ માં આ દારૂ ને તમે કહ્યું ને પેલો મોત મારી તમને છોડાવ નથી આવ્યો તમને રાત છે મોત શોખ કરો પણ મોદીલા ના થાય જગત માં માન્ય છે જગત ના લોકો ને શું એક્સેપ્ટેડ વસ્તુ છે તેના મોર્સઅપ ની વાત કરી છે અને જે જગત નિંદે વસ્તુ છે શું જે તમે ખાનગી કરો છો શું તમને મને એવું થાય કેરીઓ ખાલા સાધુ બાવા શું એ ગર્યું ખાશું નઈ તરછું ખાય મરી ગયે ગર્યું ખાવું ખાધું ખાવ બધું ખાવ મેરાફડા પણ ના થાય એવી રીતે ખાદ શું તરફામણ ના થાય એમ પછી તરફામણ થાય શું થાય છે અનુભવ કરી ચચીયા બહાર પડ્યો અતાત આટલી ખીજડી સડી ગઈ ગયેલી પગ પર પાદની કરી બસ છે કે સિલેક્ટંદરંદર રહે ફ્લાસલો બી યુ કે શું દી કેમ આટમે માર ખાવ માર હરવાળી છોરો હું બે તું ક્લાઝ ઉત ગાલા તો તરવાતો રા કી કશે કામ એ ના કસાઈ ટેબલ ઘણ ફાયદો થઈ જશે ઓગણીસ ને બે હાજર બોતેર લખેલું છે પુસ્તક માં કે બે હાજર પાંચ માં વર્લ્ડ નું કેન્દ્ર થઈ જયું છે હિન્દુસ્તાન બે એટલે આ ચોરાસી ચાલે છે ને એ ના તને કાલા કાઢતો સારું આવું આવું થાય ને જીવન બઉ સારું થઈ જાય અંદર ગૂંચવાળો ના કરો ગુચવાળો ના કરે ભગવાન ક્રિએટ તમે ના ગયો સાચી વાત છે કે ના માણસ માણસ માણસ not by fact i am indian life bible tv par not by fact by fact only scientific circumstance evidence le wali dipadi sen tum barabar tarike se padh nahi tab bhagwan ne kaha ab yahan din mein antur buddhi se buddhi gayi barabar are pichhe not by barkat kya rahe the મોકલી પછી કાગજ ક્યાં મોકલે પાછો રિટર્ન થાય છે તેની નથી હવા માં છે પાણીમાં છે માટીમાં છે બધામાં ભગવાન રહેલા છે પણ મેનમેડ જે વસ્તુ છે ઇટ બનાવી ગયો ના ભલે માણસે અને પછી આપડે કઈ સાહેબ ના લોકો છે એ ચંદ્ર ભગવાન લાકડી બાજુ શંકા ના પડે શંકા પાડે ભાઈ ના પડે શંકા હા તો બધું આવું ખોટું લોકો ભરી ગયા શું કે અને હું તો આ બધાને કહ્યું છે ત્યારે પછી એક જો કદી તમને ચિંતા થાય બે લાખ બે બે લાખ ડોલર બે લાખ ડાઉન શું કઈ અમારી આજ્ઞા જો પાસે અને એક ચિંતા થાય તો બે લાખ ડોલર નો દાવો માણસ છે ઘણા માણસ એવા શીખજે એક પણ ચિંતા નહીં નિરંતર શાંતિ પાડવા દાદા ધોરો મારે તો આશીર્વાદ આપે દાદા બોલે શું છે અપમાન કરી દેડ મળે અપમાન કરીએ નઈ તો એ જણ નાગ સાબ ની વાવ દાદા છે દાદા કારણ કે આ શરીર માં રહ્યો નથી એક મિનિટ પણ રહ્યો નથી બોલે ના બોલે ફરી ના સાઈટ કે સમજાય નહી તો હું બોલ્યો એવું કે શું કે આ મોટે વાણી ત્યારે ત્યાર પછી દતીઓ કેમ બોલતો નથી આપડે કઈ બોલો બોલો બોલો ને લલ્લુ થાય શું થાય તમને બધા મજા આવે ને હા અંગો વાણી બધી અને વાણી માલકીઓ બધી માલકીઓ કે માલકી વાળી પોઈ ગયા માલકીઓ શું રહેશે ભગવાન કેવા વાત છે મારી વસ્તુ છે મમતા અને મમતા ના હું તો લોકો આશ્રમ પૈસા આપી ના પડે કારણ કે દુરુપયોગ કર્યો શું દુરુપયોગ કર્યો કે આશ્રમો જે છે ને તે શ્રમ ઉતારવા માટે જ ના પડી શું કયું થાક લાગ્યો મહિના બે મહિના હવે સત્સંગ નો એ થાય છે અત્યારે બધું વડોદરામાં મુંબઈ માં બધા ઇન્ટરનેશનલ સત્સંગ છે મોટો અને બીજું એક સંકેત થયેલો છે ભગવાન નો કૃષ્ણ ભગવાન એ પહે આરસ પણ ના થવાનું ત્યાં આરસ શરૂ થઈ ગયો છે આપડે તાપી નદી ના કિનારે રોડ હાઈવે પર પૈસા મેં બધા માટે નથી કરવા માટે અને આ કે વેરો નહીં વેરા હોય કે તમારે આટલું લખાવો તમારે આટલું લખાવ એવું છે આથી કે દુખાય ના દુખાય ઓછા હોય તો આગળ લોભિયો હોય લોભિયા કઈ ગયો લોસ એન્જલ જઈને આવ્યો બધા ભેગા થઈને શું સજા દિવસ સિત્તેર હજાર દોર વીસ હજાર સંપ્રદાયો કેમ છે તો પછી સંપ્રદાય વારા બધા ઘેટો આવે એટલા પણ બીજા બધા ઘેટા છે એટલા પૂરી રાખે સંપ્રદાય માણસ ની ભાઈ સંપ્રદાય બરાબર છે પણ હવે ઘણી વાર એમ કે છે ખોટું કરતા નથી એ દારૂ છોડાવે છે મંસાર છોડાવે બીજું છોડાવે છે તે ખોટા નથી આ જે ગૃહો કરે છે બધા ગુરુ થઈ બેઠા ને પછી આ ઉપદેશ આપવો નથી કોઈ પણ પ્રકાર નો ફાયદો કરવો નથી એનો હેલ્પ કરતા હમણાં એમને દાખલો આપ્યો એક લગભગ એમાં સંતો ગયેલા આપડે ત્યાં પંચમહાલ જિલ્લા ખાલી બે મહિના ખબર નહીં આ બધી હકી રાત આગેવાડી દે સારું કાર્ય કરે છે એ તો એક જગ્યા એક જ્યાં ઇન્વીટેશન હતું ત્યાં અમારે બેનુક હું ભગવાન થઈ ગઈ ચડી બે માર કાળ છું કે નો એ વ્યક્તિ પૂજા મારા હોય ડો વ્યક્તિ પૂજા આ તો હું આ હું નમસ્કાર કરું સાંભળ ને મારે ભગવાન બાય રિલેટી હું લઘુત્તમ છું બાય રિયલ વ્યુ પોઈન્ટ ગુરુત્મ છું બરાબર રિયલ હજી ગયો ને રિયલ થી લગ ગુરુત્મ ના રહે છે બાર બાર વાર ભણ્યો એક મહિનો કાઢું ને તો કલ્યાણ થી જતા ના કાઢવો કેમ લઉામાં થયું તો બોલતા હતા ભત્રીજો ના હોય તો બીજો બોલી આ રિલેશન કઈ નવરાત મળે તો મહિનો દેશ માં આવીને એક મહિનો ધાતી પડી ના બહુ જ આ બીજા બહુ જ્ઞાન આપું બધા થોડો એ તમે પૂરા સમજવા મે મેન્ટું સરસ સારું છે એ કોઈ ખોરાક ખોરાક તો પુષ્કેર ગયો પણ ઓછું લે ઓછું અને બીજું શું ભલે પી બઉ નુકસાન હતું સાત તે રોષે પી દે તારે હોસ નો બાપા નો બાબા નો બાપ થયો શું બધી વાત હોય એમાં થોડો સારો હોય આપડે તો આબોહ બેટો થાય ને એવું બધું એના બધા ગયું બધી કઢી તો હોય ને તારી દેશ છે એનો ચોપડો છે એમાં કોઈ ની દખલ નથી તારી પોતાની દખલ થી આ ચોપડો શું થયું દખલ તારી પોતાની એટલે આપડે લાય નઈ વા હતી આપણે ગમતી વાત બોલી આપડું છે ને આપણું છે ભગવાન નું નથી ભગવાન દેવા દેવાય તમે તમે થી ભક્તિ કરો ભગવાન તો માફ કરી શકે નહીં ભગવાન તમને માફ કરી શકે નહી ભગવાન હોય ને ડોલર થી કંટાળ્યો ડોલર ના હોય ને કંટાળ્યો બઉ દીધા ના બૈરી ના બની હોય નાય ડોલર હોય કંટાળે એના માટે મને કેન્સ કર્યા તારી જે તારે કરવું હોય જોખમદારી તારી છે ત્યારે તને આપું એટલે બધી જોખમદારી આપણી આપણે જ છે દખલ છે આખું ઘ ચોરોનું હોય ના શકે દરેક સેકન્ડે આ જગત ન્યાય માં જ છે નિરંતર આ જગત એક સેકન્ડ પણ અન્યાય થયું નથી અને જે દેખાય છે તે તમારી નબળાઈ છે એવું કેવાય આ જગત દરેક સમયે આ જગત નું જે રેગ્યુલેટર છે તે નિરંતર રેગ્યુલેશન માં જ રાખે છે અને તે દરેક સમયે ન્યાય કરે છે જીવ માત્ર ને ન્યાય કરી રહ્યો છે પણ જીવ ને પોતાના થર્મો છે રસ્તામાં લઈ લીધા હાથ માંથી એટલે લઈ લેના ને ગુનેગાર શું કે છે ગુનેગાર છે કારણ કે એને છે એટલે અને પારકાને લઈ લીધો પણ હવે એ ત્રણ હજાર રૂપિયા આપડી ધારો કે આ મહિના પગાર હોય અને એની ઉપર આખું ઘર ચાલવાનું હોય અને ના એમ નઈ એ કે જેના ગયા જે માણસ ના ગયા એને તો અન્યાય થયો ને એ માણસ ચોર છે એ ચોર લઈ ગયો ત્રણ હાજર રૂપિયા પણ જેના ગયા જે જે બને તેની પાછળ હોય જ પાછળ બની જાય ઇફેક્ટ કેવાય બરાબર હવે તે મારું લઈ ગયો લઈ તો ના રે હું એમ લઈ લઉં છું ખોટ ગઈ લડા કરી રડે પાછો રન લડવા લાગુ પાછો કરું જેની ભૂલ હતી તેને જ ભોગવ્યું શું ગયું પછી પેલો જયારે ભોગવ છે એનો એ ચાલશે એ મોડા બાપ મરી ગયો પછી મોટાભેરાંત્રા રૂપિયા સાધન ત્રણ ત્રણ લાખ પાંચ ભાઈ ત્રણ ત્રણ લાખો રાહ જોઈ છ મહિના પછી હાલ્યું એક જને બે લાખ નું હાલ્યું એક જણ પચાસ હજાર એક જ બિલકુલ નહી આપ્યું હવે ભાઈ કગાલે આયા પછી મારી ના પાછી તે હાથે છે સમજવા જેવું જ પડે એમ ખાવા જુ કેવા તમે ખાવ છો બોલતા નથી એટલે જુઠ્ઠા છો કરો છો ની બોલો તમે બોલતા નથી બોલવું જોઈએ આપડે ખાવા જેવી નથી ખાનાર ખાય છે અને ના કે ના ખબર પડી ઉપાય મગજ ભરે દાદા જોયું ત્યાં ખાલી કર્યું साची छे तो बैग हो मने लागे एक खाओ खाली। पर वाश्टा वाश्टा जाए। तो दे दे खाते घटिया गरीब मैं घटी कही કિજેય દૂને તેમ સારી જોઈએ છે કે અમે તો ઠીક લાગે છે જાણે બહુ ખાવે છે એ બડે બહુ ખાય છે જાણે પણ ખાય ખાય પણ બહુ ફાવ કરે કે ખાવા જેવું નથી એટલે એક દાડો છો ના તારો અનુભવમાં છે ને એક ખાઈ દીધી કે એક ખાઈ લો એ તન પણ બધી આવી ગઈ ને બલી ને ચારો અનુભવ છે એક્સપિરિયન્સ છે ને કંટ્રોલ થાય જ નકર પરકારે તો કઈ થતું નથી આખો ખાવા જતું નથી નથી ખાવું કંટ્રોલ છે મતલબ અને ધ્યાન આપકો દેને انا પી ગયો તો ક્યાં બોલવું છે મને ઘાળું ખાવાનો ચાન્સ જ નહીં આપવાનો અને અપાઈ ગયો તો ઈ ફોર ઇટ ઈટ ઈટ યુ શુડ નોટ ઈટ આ વિજ્ઞાન જે તેમ જ આપિતે મને જાર વન ઇટ યુ કેન ડાયલેશ આ ચાન્સ ટુ ઈટ જો સ્વીટ થેન્ક યુ ફોર ધેટ ધેટ ઇઝ પોસિબલ તો તો નથી ના દે કે છે આ સાઈઝ છે વધી તો નઈ જાય થોડી ખાય માપણી બધી મધર છે પછી વાતું નથી આવું બોલવું એટલે ઓછું ખાવું છે ખાવા દેયુ નથી આવ ખા આવ એવું નઈ ખાવ પકોડ દેખાય છે અને ખા ઘરે કાયા છે કો જી છે ખાઈની પાછળ જો કો દેવો કે બાવ કરેલા મળ ગળ્યો મળે તો સરસ હવે મળુ છે કેરીમ બાવ કારણ કે ના ખવાય તો સાદ ટુ બેટ ક્યુટ વર્ઝન આઈ શુડ સબો મને ની દિનમ હા બાવ ઘણા ઉપાય પાસે વાત છે કાકે હા હલાલ કરે છે ખાઈને કે હરામ કરે છે ખાઈને હલાલ કરે કે હરામ કરે એ મેર બે સમજાવશે કે કઈ દિન રેવા ભરેગા તો આપ હાઈને દાદાઈને કરા ખરાબ હરામ કરે હરામ અમે કઈ યુઝ કરે અને પેલો સ્કોડી કરે ક્યામ શરીર ઓ બધ ઉપાયો કરે ચાલે દોડે એક્સરસાઇઝ કરે ડાયટ કરે અરે વધારવા માટે જેટલી બધી માથાકૂટ કરે વૃદ્ધવા માટે માથાકૂટ ડગાવી છે વધારવા માટે વધારે પડતો માથાકૂટ ડકરી છે કરવી છે એટલે ઉછાળવા હરું કરવી છે ઉછાળને વધારવા માટે જો જરૂર હોય એમાં આપણે સટન લેવું ના જો ખવાય તો કંટ્રોલ કેવી રીતે રાખાય બે જાત ના સુ કયું સારું બેન સનાતન સુખ હા સનાતન સુખ ના માટે છતાં આ વિજ્ઞાન એવું છે કે તમે ભલે ડોલર ની પાછળ પડો પણ આ વિજ્ઞાન પૂરું કરી શકો એમ છો આ વિજ્ઞાન શું કે છે સંસાર સાથે મુક્તિ છે શું છે સંસાર સાથે મુક્તિ સંસાર ભલે એવું આ વિજ્ઞાન છે बीजु कोई विज्ञान एवं नहीं, नहीं थी, कि संसार साथ ही मुक्ति त्याग करता जाओ तो मुक्ति ना त्याग हिमाल बो मे मुक्ति मुक्ति वस्तु जुदी वाल आप लगे अध्यात्म अध्यात्म तो को आत्मसन्मुख आत्मसन्मुख त्यात्म शुरू नहीं तो अध्यात्म नहीं आ तोय गुकड़ी मारी अध्यात्म शुरू थे चिंता उपाधि बड़ी घटती पूरु थे चिंता उपाधि हो जाए पूरा चिंता उपाधि होने अत ढोल मरे तो आशीर्वाद आपू पर आ बीजा लोग नहीं करके कारण हूँ जु मैने जारी એવું ભાન જ છે નિરંતર નું દેહ્યાસ જ થઈ વળે છે દેશ ને દેશ તે દેશ છે કોને માટે જ છે વાસ્તવિક વસ્તુ વિચારકો માટે વિચારકો માટે જગત ના માટે લોકો આ ટોલ લૂટી ના લે એટલે ભય પમાડવા માટે નાનું છોકરી આપડે ત્યાં કે હિન્દુસ્તાન ભગવાન ક્રિએટર છે ને બધા ડોરા દોષી ટેન્શન તો કે તો વૈજ્ઞાનિક વાત નથી આપડે અંદર તેમ લાગે આપણને કઈ દુઃખ જ અડતું નથી આ દુનિયાનું બહારનું દુખ અડતું નથી આપણને તારે જાણ કઈ પ્રાપ્તિ થઈ છે ના એવું નથી ક્રાઇસ્ટ કહ્યું છે ખોટું નથી ક્રિશ્ચિયન ત્યાર પછી સંતોષ ના થયો નાખો છે જો એ ક્રિએટર હોય તો એને બનાવ્યું એ વાત કઈ સારું થઈ ગઈ જ છે તમે એન્ડ આવે જે આન્ડ આવે એવું નથી આ તનંત શું છે અને કોઈ બનાવના ની જરૂર નહી પડી છે આ શું જરૂર નથી પણ આ ફક્ત લોકો ના દબાણ માટે આ લોકો ના લે એટલા માટે ભગવાન બધું દશા થાય વાર્ષિક જાણ્યા સિવાય કોઈ નિવેડો આવવાનો નથી ને આટલે બધે છે તે વાર્ષિક નો વાણ્યું નહિ તો એમાં પ્લેન બેઠાનો અર્થ છે પ્લેન બેઠા અને ત્રણ ગાળામાં બેઠા છે ના કરવાનું ખાય છે પોતાનું ખાય છે કેમ કે ભગવાન ખુબ ઠોકી ઠોકી ને કહ્યું કૃષ્ણ ને કરવું કરે કૃષ્ણ ભગવાન વાતચીત કરો પછી આપડે વાતચીત કરો બહાર આવી ગયા સુધી હારા ગયા સુધી અહિયાં સત્સંગ ચાલ છે હું લેટ થયો છું કારણ મારી જવાબદારી હું પોતે ખ્યાલ રાખું છું તમને વખત જવાબદારી ચુકવો તો હું એનો વાંધો ના ઉઠાવું કામ કરી લો છું થોડું ઘણું જે લગભગ બસો ત્રણસો ચારસો વર્ષો થઈ ગયું તમારું કેમ ચિંતા બઉ સારું છે બિલકુલ એ ના થાય પણ એ જે ચિંતા દેખાય છે ને એમને તે ભાથે છે ખાલી થતી નથી વિજ્ઞાન એટલે વિજ્ઞાન નથી થવું જોઈએ એમ તમે નિકાલી ખરું ને ઘણી ચિંતા જો